બધા જેટલા જ્ઞાની થયા હોય તેને બધા તપાસ કરી ગયો એ બધાનો મળતો આવે છે કે નહીં ના આવે તો તારી ભૂલ છે કે તપાસ કરી દઉં બધા જ્ઞાનીઓ એક જ અભિપ્રાય આવી ગયો કયું ભલે હું બઉ માગ અભિપ્રાય મળતું આવતું જોઈએ સફાજ નું આખું પુસ્તક મળતું આવતું જોઈએ એક ખતર નહીં અમુક અમુક બાબતો વાત કરી ત્યાગ કરવો છે એમને જે કહ્યું એ બધું થઈ ગયું પછી ના કહેવાય વાંચવાની જરૂર નથી વાંચવું એટલે અમારે ના નથી રાજુ એ પૂછ્યું કેમ ધંધા છોકરા મને બઉ સ્વામ છે બઉ આનંદ રહેશે અંદર મને સારી સમજવી પડે છે આરમ તરીકે છોડ્યા બાકી એ શું કે છે છૂટે નહિ ના છૂટ્યા છૂટે ભગવાન જગ્યા આપડે ના કહેવાય કે માર્કેટમાં તમે કે ના કે મેરાના બેન કુ કોલે વરાઈ વરાઈ ના દે ને વરાઈ ને વરાઈ વાતી હું કેમ આવતી કરી ના ઓર્ગેન કરે કે એ ના કરે ના કે બેન થી સુબે કે લઈ જાય ઈ કોઈ દે કે કેવાય ને લઈ લે ગયે તો કેરામ દવા વૈદુ દવા લે લી સાડ ધાર મટી જાય દવાલી વૈદુ થાય આઠ ને લડા પંદર રોગ ઘટે નહીં એટલે મન તારી દડા મારી અત્યારથી સરસ છે એના માણસ ના મજા બરોબર હતી નાખી થઈ શકે ગયું દોઢ ક્લાસ થી એવી લાગે કરાય જેવું તે વસ્તુ અને અમે તો પાડે છ ઘેર ઘર ભાઈ જમવા બેઠા બે લીલા મરતા આવડાવ